જે લાવી પડે કઈ રેવા જતા રેવું છે રાખી બધા બધા બધા બિલકુલ તમે કેવું છે બે ચિમનભાઈ માટે બે કેવડી કેવડી કેવડી બે કેવડી ચિમનભાઈ બે ચિમનભાઈ કેવડી કેવું છે કેવડી 1 by 2. Eh, está dando cada a entero. Ah, los casos. Ahí está. Calma de la reina. Ah, ni se no le va. Se va a re volver de ahí. Le va a ir a re va a darle. Qué diga que se va que va. Le va. બધા એવાના બધા લઈ રેવાના બધા હા like this see how it's designed see these curves it's for the fingers badal ka ji le yaar renray ka mudda da gaya ho ha adala dadan to saani abana badani chinta chhodavna ne તમને મને શું ગોઠવણી હોય મારી હા દાદા ગનેગું ને બોલે જ દાદા ભોલે ખબર જ નહીં તમને કયું તમે પૂછ્યું સાવધાની આગળ સમસ્યા કરતા હતા આવો ભગવાન તો જોયે જ નહિ આઠ હજાર નું કોઈ નથી दादा આ મોટેલ ને એ બધું લીધા પછી આ જાગૃતિ સારી આવી ગઈ છે એક અને આપની કૃપા છે કેમ ખબર નહી પણ બધું લાગે ફેરફાર બધું બરાબર છે ઓ ઓ તો પાછો નીકળી આવે હવે હા એ તમાલે આવી છે અજ્ઞાન તો તારામાં છે તમારા આરામ થાય આપડે કાયમ ધ્યેય દુઃખ ના થાય પણ એના દુઃખ થાય છે આ જગત નો જે ન્યાય કે નોર્મલ પ્રમાણિકતા પછી ફરી હાર ખબર આવી એવું તો કરવું જ નઈ ને એક પક્ષી તો કરું જ નઈ ને દાદા એક પક્ષી તો પણ દાદા જાય અને તમે કરો એટલે ફેર પડે ને વાત તમારી તરફ થી આવી ને આવો ડિફેન્સ કેમ કરે છે મને તો એમ લાગતું કે બહુ સારી વાત કરું છું મને એવું લાગતું બહુ સારી વાત લખું છું દાદા ને એમાં બુદ્ધિ વાત એ હોય નઈ તો બુદ્ધિ વચ્ચે લખો કરેટ હઉટ કઈ કમ ટુ હાર્ટ કઈ શું કહ્યું એવું કઈ બોલી પછી કરો શું કયું કચરો નાખો બુદ્ધિ કે, આવતા નિઘોદ માં જીવ કેવી રીતે આવે છે નિઘોદ માં જીવ આવે છે કેવી રીતે વરાઈએ કે વરાળ ક્યાં શું કે દરિયા અને સૂર્ય ના દરિયો અને સૂર્ય એને એને ક્રિયા થાય એટલે થાય એમ કે આપડે દરિયા ને કઈ દરિયો શું કે અધિકાર છે સૂર્ય નીકળી કાપે તું કેમ આવું કરું છું હું જો કરતો હોય પ્લેટેપ નીકળે બધું એટલે દરિયાઈ વાઘ કરતા નથી અને સૂર્યા કરતા નથી થાય આ જે આ જે દુનિયા છે આ બીજું બધું આપડે દેખાય છે ઇન્દ્રીસ દેખાય છે એ આપડે ના જગ્યા આપડે કઈ છે કે આપડે રીગોલમાંથી નીકળી ને જીવ ને આપડી ડિફરન્ટ લાઈફ પંપ માં જઈએ પ્લાન્ટ કિંગડમ કિંગડમ હ્યુમન બિંગ ને પછી હ્યુમન બિંગ છે મોસ્ટ માં જવા માંગે એટલે નું જીઓપી પર એટલે નું આપણે આગ્રહ કરવાની પડે હવે આપણી પાસે ની રહેતે ને આપણે જી છીએ યહા પર જો જી वगરે નિગોમ મત નીકળતે ની તો યુ ડોન્ટ હેવ ટુ ગો ફોર બટ યોર ક્યુરિટેબલ વિચ ઇઝ અ સ્પીડ ધ આકૃતિ સર મુમેન્ટ માં હોય જે વસ્તુ એ ખાસ પાનવામાં પછી જ આવે તો રૂપ પર આ દે આ દે એમની બોજો તો કોઈ ની ઈચ્છા રહે બે સાથે હું કોઈ કરતા નથી પરિવર્તન પરિવર્તન કરવાથી તે જીવ અને આ પરમાણુ બે ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા ગરતી જાય પરમાણુ ક્રોધ માર મારે ક્રોધ માર થી ત્યારે પાસે ક્રોધ માન માં ક્રોધ માર માં બી નથી અને પ્યોર સોલ માં બી નથી બે સાથે થર્ડ વસ્તુ રિએક્ટાય કેટ ગી દેટ ઇઝ વી થોટ ધીસ રિએક્શન એન્ડ યુ હેવ ટુ કમ આઉટ ફ્રમ ધીસ રિએક્શન સો દેટ યુ ઓન એક્સપીરિયન્સ યુર ઓન મોક્ષ એક વાંચો આપણા જે કેમ કે વાઇટ વાઇટ ઇઝ કમિંગ ટુ કાયવા સાથે એ પાટ પાટ કે કેને તો ચીક લે કે કેમ કે આવાટ એમ કહે છે આજ છ જે છ ઇટરનલ વસ્તુઓ છે એ કેવી રીતે આવ્યા બન્યા કેવી રીતે એટલે કોઈ બનાવા હોય કે કાકાતા કાયમ ના છે ઇટરનલ ઇટરનલ એટલે પોતે જનતે જનતે નો ડિસ્ક્રિપ્શન આવવાની જરૂર નથી આપડ માય મારું જ્ઞાન આપીએ ની માય છુટું કરી જાય મમતા તે બધા શું થાય હું ડું જોવા જઉં તમારે આપડે કઈ આઠે કોરલ લીધું આ ટેપિક ઉપર નહી કે બનાવવાનું કોઈ કોઈ છે આપણે બુદ્ધિ બુદ્ધિ દેખાડે છે પણ બુદ્ધિથી જ કરે છે કે જે એલા જે જે દેખા દે અવિનાશી ચીજ દેખાડતો નથી અવિનાશી જેમને જ્ઞાન થી હવે દે છે અલ્જેરીન ઓર સીધી ફોર થી બેસ્ટ સર સર ધેર આટલエレमेंट्स ધી આર નોટ ક્રિએટેડ ધી આર નોટ ડિસ્કવર્ડ ધે આર ઓન્લી ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ફોર્મ યે But they are there, they will be there, and uh, they were there. So this is, this is a physical thing. But the, out of these, all the uh, elements, which is our physical sciences, they are only, uh, out of these six, they are only one. In all of us, they are one only. So? No, not so. The record of atoms. All atoms. Atoms include all these uh, physical elements. Mm -hmm. uh, and now they accept, uh, our science accepts દિસ ઇઝ પર્મનન્ટ એલિમેન્ટ એન્ડ ઇટ કેટ બી ક્રિએટ ઇટ કેટ બી ઇવન હાઇડ્રોજન ઇટ કેટ બી ડિસ્ટ્રોઇડ ઇટ કેટ બી ક્રિએટેડ દેટ મેસ ઇઝ ટ્રાન્સફોર્મેશન ઓફ વન ઇન્ટુ અનદર ફોર્મ બટ ઇઝ દ ટોટલ અમાઉન્ટ ટોટલ એનર્જી ટોટલ એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન્ ચેન્જબલબલ ક્રિએટ સો દેમ પ્રિન્સિપલ સાયન્સ ઇઝ નોટ ડિફરન્ટ ઓનલી થિંગ એક પરમાણું એટમ આઉટ ઓફ સ્પીક વન સમાનું એક છે એનું ફોર છે અને અધર ફોર છે બીજા ચાર છે ઇન્ટરનલ છે અને છ ઇન્ટરનલ ના હા એ બધા છ વર્ક ટુગેધર થાય ને ત્યારે આખું ધીરજ નું બોડી વર્તું એક ના હોય તો કોમ્બિનેશન ઓફ ઓલ ઇચ એન્ડ એવરીયલાઇઝ આઈ એમ આઈ એમ વન ઓફ ધ સિક્સ ઇન્ટરનલ ઇઝ પ્યોર આઈ એમ દેટ ક્યુરિયસ ટુ ઇચ એન્ડ એવરીથિંગ ઇન યુનિયન બટ દેટ ઇઝ આઉટ બટ વી ડોટ નો હુ એમ આય And that is one of the six eternals you, you are, I myself, so I must know that first. And if I know this first, then it's very easy to know that you are just a person. So the Adha shows these things that you are, you know the minuous mm, science of the universe, that is you are one of the six and the spirits. And the rest of the thing then automatically you will understand. ધ્યાન આપે ને અન્ડરસ્ટેન્ડિંગ ના હોય એટલે યુઝ થઈ જતા વાર ના લાગ્યા બટ ડીપ જેને પકડ્યું હોય ને ઇટ ઇઝ કોમન ઇટ નો બડી કેન ચેન્જ ડાય તો દાદા લવ યુ બીકોઝ યુ આર ટ્રાઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાની કોશિશ કરું છું એમ કે છે અત્યારે જે તમે જ્ઞાન આપ્યું તેમાં હવે હું વધારે સમજી અને પછી મને પ્રશ્ન ઉભો થશે તો હું આવીશો તે પાછું એક નિભોધ નો પ્રશ્ન હતો અને આ એક ઇટરનલ વસ્તુ કે જીવ આ માં કેમ આવે છે તે હતો બે પ્રશ્ન હતા એમના એક મોસ્ટ માં કેટલા જણ જાય એની મતલબ એમની થાય કે આપડે આપણું ફ્રીડમ મળતું છે આપડે બીજા નેતાથી નેકેલે છે આપડે ખુશી ગઈ શું બધા ના મા બધા ને બધા જીમ જેટલા છે એવું તો થાય અડધા જ નહી બન્યું નથી इंटरनेट इज एनीडे इन एवरीवेयर इनफूड अपन लोग मुक्त થઈ જશે તો એસમાં પણ આ ફિનીશ નો લેસ કે ફાઈટ ફાઈટ કે આપ તો પાંચ જાતે જ મે ગેમ ફાઈટિંગ સિક્સેન તો આ વિચે સ્ટડી ધેમ કોસ યુવાય જને મંતા બેડ ડબલાઈ છે But by this it is a manda, my and I, mm -hmm. it is a good thing. Do you decide that? No, you can. Mandasuriketa, what? You have to ask you how much of meditabas, I don't tell you how much. You can move it forward. એવું શકો થાય કે તરત જ બધી બંધ કલાકે એટલું ચાર્જ બેન ની બધું એવું તો બધા મોસ્ટઉટ એકદમ જ પોતાની બધી ઈચ્છાઓ પૂરી બંધ કરી અને મોક્ષે જતું રહી શકે ખરો આટનો અધિકાર જ નથી બદલો બને મા ખેતીવાડી કરે છે અનાજ મોસે આવ નાખે છે વિચાર કોઈ પણ પ્રકારની મુક્તિ એટલી પાસે એક જ્ઞાની કોઈ મળવા છે રસ્તો દેખાતા છે રસ્તો દેખાયા કરતા આપણે ફરીએ તો મારે એરપોર્ટ ઉપર હું ત્યાં વાગતો નથી બોલતો આ બોલી રહી છે એટલે એ તો હું માલિક હતી આચાર્ય માલિક છે માલિક નથી માટે સરસ મારે કે છે આગળ જવું છે આનાથી આગળ જવું વધવું છે આજે જાણ્યું જાણું છું હવે એમાંથી મારે આગળ જવું છે આપણા હાથ ની કે નથી બરાબર સાવધાની સાવધાની પડે એટલી રાખવી પડે આપડે બરાબર તારા પછી ઘરે રીતે આપણા હાથમાં બરાબર જે હાથમાં ને એને છોડી દેવાનું રામચંદ્રજી ને ચૌદ બનાસ હા એમ કઈ આ દુનિયા કઈ જોડવાનું એ બધું દિવસ બરાબર આપડે એવું ના કરીએ હા બનાસ એવું નહીં જોયું તમને હા દાભાઈ ધંધો બરોબર ચાલુ થઈ જાય તો પછી ધ્યાન માંથી નીકળી જાય એટલે વાંચ્યું mm -hmm. ત્રણ સાડા ત્રણ કલાક સુધી દાદા કોન્સ્ટન્ટ બેઠા હતા બાર વાગે સવા બાર થયેલા બધા માતા બહુ ખુશ થયા યારી આપી હતી યારી આપે દાદા નહીં નહી ગાય ઠંડા મારા જીવી જગ્યા જ નહી પરિણામ છે પરિણામ છે એટલે તમે કોચ કર્યું હોય કોજોગ મળી આવે માટે કોચ કરો તમારું પરિણામ બઉ ઉત્તમ આવે તમારા માટે સ્વાદ માટે કરો તો એનો વધુ ને પરિણામ એવું આવે બરાબર અને તેલું પારકા માટે કરે ને એનું પરિણામ એમને બચાવ પોતા લાગશે મને મન માં ઘણી વખત એમ થાય કે વસંત હોય તો મને એવું જુ તો કરું પણ દરેક ને એટલે ભાવ મન માં એવો થાય એમ કે ગાડી 7:00 વાગ્યા પર એ ગાડી તો સંબોરાવા માં હા એ હારી ગરી હા તે લોકો ત્યાં આવી ગયા અમે વળી બ્રેક થી ટેકરો થઈ સંધીઓ બરાબર છે બંધાતું આજની બધી વાત ભાવ બઉ ભાગ બચી જાય છે હા હા એવી જગ્યા એનું પરિણામ બરાબર દાદા બોલ બીજી પછી છે નહીં આપડે બોલે પડદો હા કોઈ પછી પડતો કોણ બોલે બરાબર ધર્મ હોય આપડી બીજી આપતા કર્મ ની સમજાવી છે પણ હવે એવી ગેપ બેસી ગઈ છે કે હદ કરી નાખી છે પોતાનું અંગુઠો અને આંગુઠો આંગુઠો આંગુઠો આ આ દાદા હસરો ઉકલિયો ભરિયા પેલીને તમને ઉકલિયો ભરિયા પેલીને મે જુંગ્યો કે તે બરી બરીયા મેક્રોપોલો મેક્રોપોલો આ એ ગોટા કાડે ને ફૂલ સપન શક્તિ બહુ શક્તિ હતી 넣 compañers. E therapeutic to Vigil in all those. In the Legal Regards we think. All types ofplexes. I will Fernand. A problem with the tiacettes. દાદા રામજીયા બધાયને કહીએ નહિ આમ આદિન પડે નહિ આમ તે પડે નહિ ના પડે દાદા બહુ ડિફિકલ આ પરમાતે ગ્રેમેટિકલ યે જે બળ ના રાખે છે કી શકે વેલકમ કોઈ હાંસતા દાડા નું કતો પડાળી નહી. નહી માધુ દેતી છે સસને દેકો ના કોઈસ્કે નથી પાટી કોઈસ્પોક નથી દુખિયા કોઈ દાડો માતું કેવું દુખે તો ખબર જ નથી દાદાને બેના વાડે નેટમાં દવા તો દુખે નહીં પેટી ગઈ. હા ઠીક. તો ખોરાક બહુ સરસ થાય દરેક ચીજો એવું કારણ ખવું તમે એક ચીજ વધારે મૂકી દાવ બીજી ચટકારી નાખું તો સારવારે વજન વેટ દીશે કેટલાક ગ્રામ મારો રા ભોગવ અને રાતે કોઈ બાર વાગે આવ્યું બાર બાય નું ગગડાવે કોણ જતા રાતે બાર વાગે હું છું કહીએ કે આપડે ક્વારણ છે હા ભાઈ ભાવ એટલે પણ કુવાર છું મંગળ મંગળદાસ આજે પટેલ પટેલ એ મંગળદાસ એમ પટેલ એ કઈ પણ જેટલું છે તે બધું મગદાસ મગદાસ હા મંગદાસ માં આવે મગડ એટલે અમારા શરીર માં જે ફિઝિક ભાગ છે તે બધું છે તે મંગલ મંગલ તાબી કેટલું તે આપડા નથી ભાગ એ આપણા તાબામાં નિકાલ કરવાનો કોકલી હોય લઈ જવું અને પછી કેવું વળી રહ્યા પછી હાલ દેખાય છે બીજો ફાયદો આપડે પ્રત્યક્ષ જુદા છે એવું આપણને શક્તિ વધતી જાય શું કઈ ભાઈ તમે ભાગ થયા મંગલ આમ લે હું મંગલ છું શશિકો તમે કેવી રીતે તમારું નામ નહી મારું નામ છે તું તારું નામ જુદો તું જુદો નામ જુદું જુદો નહિ જુદો હા જુદો આ તમે બોલ્યા મને વેમ પડી ગયો હા શું તું આ વેમ પડી ગયો કે વેમ જ ગાદવા કરું છો તમે હા વ્યામ કાઢો તારોલી પેલો ના ચોરી છે મને ગ દીધી લેતા આવે ભાવો અને કા ખબર ના આવે ભાવો ને બા બદલાય કે બાવાની બિલીફ બદલાય એટલે જેવા સંજોગો આવે એવી બાવા ની બદલાય ભાવો ફટલાયા બદલાયા પેલો રગડો રિસેષણ હોય મોર મંગળ કોણ ખરે ખરે ત્યા મંગાવે પણ અરે આ ભાવો બદલાય કલેક્ટર હું વડોપ્રધાન બદલાયા રેલો કેમ બોલતા નથી તમારા મહાત્મા ચા પી દેવી પછી મહાત્મા ચા પી દો આ મહાત્મા શું છે એ મારા શબ્દ સમજે નઈ એ ભગવાન જાણે છે પણ આ મહાત્મા ખબર ને અમને સુખ જાણે છે આપડે કઈ છીએ ચા પાણી પાસે બંગડીઓ વિશે જમા છે ને જમા બંગડીયો શાંતિ નહી આપે મારી દે છે છોકરો કોમ માં લાગશે બઉ સારો બાપ એવું કેમ ના છોકરા તમે ઇન્કમટેક્સ નો છે ને એક જણ આવ્યો તમારે બેઠેલા તે એક ક્યાં છે એનો હાળો આવ્યો કે બોલ્યો નહિ હા હોય સારો